આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા તમારે આજે મારી પાસેથી વાર્તા સાંભળવી છે ને હા ધ્યાનથી સાંભળજો આજે હું તમને મુછાળી માંની વાર્તા કહેવાનું છું વાર્તાનું નામ છે દલા તરવાડીની વાર્તા એક હતો દલો એને બધા દલા તરવાડી તરીકે ઓળખે દલાતરવાડીની વહુને રીંગણા બહુ ભાવે એક દિવસ દલાતરવાડીની વહુએ દલા ને કહ્યું તરવાડી રે તરવાડી રે તરવાડી કેટા રીંગણા ખાવાનું મન થયું છે રીંગણા લાવો ને રીંગણા તરવાડી કે ઠીક એમાં શું દલો તરવાડી તો પછી હાથમાં એક ખોખરી લાકડી લઈ અને વાડીએ કોઈ નહોતું દલાતરવાળી એ વિચાર કર્યો કે હવે કરવું શું આ વાડીનો ધણી તો અહીં નથી એનો માલિક તો અહી નથી અને રીંગણા કોની પાસેથી લેવા છેવટે ચાલો વાળીને જ પૂછ્યા એમ કહી અને દલો કે વાળી રે બાય વાળી વાળી રે બાય વાળી વાડી કાઈ ન બોલી એટલે પોતે જ કહ્યું શું કહો છો વાડી કઈ બોલે એટલે વાડીને બદલે દલો કે લે ને દસ બાર દલાતરવાડી લીધા અને ઘેર જય તરવાડી અને ભટ્ટાણીએ રીંગણાનો ઓળો કરી રીંગણા નો એટલે તરવાડી રોજ વાડીએ આવે ને રીંગણાની ચોરી કરે વાડીમાં રીંગણા પાછી ઓછા થવા લાગ્યા હો વાડીના ધણીએ વિચાર કર્યો जरूर कोई चोर होविए पकड़व तो मलिक संताई गोड़ी वार तरवा बोलिया वी रे बड़ी वाली रे बड़ी વાડીને બદલે દલો કે શું કહો છો દલાતરવાડી કેટ બાંધી પોટલું બાંધ્યું અને રીંગણા લઈ લીધા અને જ્યાં ચાલવા જાય ત્યાં તો વાડીનો માલિક ઝાડની પાછળથી નીકળો અને કે ઉભા રહો ઉભારો રોડોસા રીંગણા કોને પૂછીને લીધા દલોકે કોને પૂછીને કેમ આ વાડીને પૂછીને લીધા છે વાડીના માલિક કહે વાડી કઈ બોલે કોઈ દિવસ દલોકે વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ને માલિક તો ઘણો ગુસ્સે થયો હો દલા તરવાડીને બાવળેથી ચાલીને એક કુવા પાસે લઈ ગયો દલા તરવાડીને કુવા માં બોલો કુવારે ભાઈ કુવા એ કુવારે ભાઈ કુવા કુવાને બદલે વસરામ જ બોલ્યો શું કહો છો વસરામ ભુવા વસરામ કે બે ચાર કુલે પાણી પેસી ગયું અને એ તો બુડબુડિયા બોલવા માંડ્યા તેથી દલો તરવાડી બહુ બિચારો કર કરીને કહેવા લાગ્યો એ ભાઈ સાહેબ એ ભાઈ સાહેબ છોડી દો એ ભાઈ સાહેબ છોડી દો હવે કોઈ દિવસ ચોરી નઈ કરું આજે એક વાર પછી તો દલા તરવાડીને બહાર કાઢ્યા અને વસરામ ભુવા એ જવા દીધા અને તરવાડી ફરી ચોરી કરવાનું ભૂલી ગયા અને ભાઈ પછી તો દલાતરવાડીની પત્ની નહીંગણા નો સ્વાદ ભૂલાઈ ગયો મજા આવી ને દલાતરવાડીની વાર્તા સાંભળવાની હા આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ आ वर्ता तब तर भाईबंदनपणी करजो है आज